લખેલી સુવાય લૂકની લખેલી સુવાર્તા એનો અધ્યાય સાતમો લોકોને પોતાની બધી વાતો કઈ સંભળાવ્યા પછી તે કપર નહ્યો એક સુબેદારનો ચાકર જે તેને વહલો હતો તે માદો પડીને મરણ માંદો પડીને મરવાની અણી પર હતો ઈસુ સંબંધી તેણે સાંભળ્યું ત્યારે તેણે તેની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેને વિનંતી કરી કે તું આવીને મારા ચાકરને બચાવ તેવો ઈસુની પાસે આવીને તેના આગ્રહથી વિનંતી કરી કે જેને સારું તું આટલું કરે તેને તે યોગ્ય છે કેમ કે તે આપણા લોક પર પ્રેમ રાખે છે વળી તેણે પોતાને ખર્ચે આપણું સભાસ્થાન બાંધાવ્યું છે ઈસુ તેઓની સાથે ગયો તેના ઘરથી દૂર નહોતો એટલામાં સુબેદારે તેની પાસે પોતાના કેટલાક મિત્રોને મોકલાવીને તેને કહાવ્યું કે પ્રભુ તું તસ્દી ન લે કે તું મારા છાપરા નીચે આવે એવો હું યોગ્ય નથી એ કારણથી મેં પણ તારી પાસે આવવા પોતાને યોગ્ય ગણ્યો નહીં પર શબ્દ બોલ એટલે મારો ચાકર સાજો થશે કેમ કે હું પણ તાબેદાર માણસ છું ને મારે તાબે સિપાયો છે એકને હું કહું છું કે જા એટલે તે જાય છે બીજાને કહું છું કે આવ અને તે આવે છે અને મારા ચાકરને હું કહું છું કે આ અને તે તે કરે છે એ વાત સાંભળી નહી શું તેનાથી એ શ્રદ્ધ થયું અને પાછા ફરીને તેને પાછળ આવતા લોકોને કહ્યું કે હું તમને કહું છું કે આટલો બધો વિશ્વાસ ઇસરાયેલમાં પણ મારા જોવામાં આવ્યો નથી સુબેદારે જેઓને મોકલ્યા હતા તેઓ પાછા ઘેર આવ્યા ત્યારે તેઓએ માદ આ ચાકરને સાજો થયેલો જોયો થોડી પછી નાઇન નામના શહેરમાં તે ગયો અને તેના શિષ્યો તથા ઘણા લો તેની સાથે ગયા હવે શહેરની ભાગર પાસે તે આવ્યો ત્યારે જુઓ તેઓ એક મોએલા માણસને બહાર લઈ જતા હતા અને તેની માનો એકનો એક દીકરો હતો તે તો વિધવા અને શહેરના ઘણા લોકો તેની સાથે હતા તેને જોઈને પ્રભુને તેના પર કરુણા આવી અને તેણે તેને કહ્યું કે રડ નહીં તે પાસે આવીને ઠાઠડીને અડક્યો એટલે ખાંધિયા ઉભા રહ્યા તેણે કહ્યું કે જુહાન હું તને કહું છું કે ઉઠ ત્યારે જે મરેલો હતો તે બેઠો થયો અને બોલવા લાગ્યો કરીને કહ્યું કે એક મોટો પ્રબોધક આપણામાં ઉભો થયો છે અને દેવે પોતાના લોક પર મેળ નજર કરી છે તેના સંબંધની આ વાત આખા યુદ્યામાં તથા આસપાસના સઘળા પ્રદેશમાં ફેલાઈ ગઈ યૌહાનના શિષ્યોએ એ સર્વ વાતો તેને કઈ જણાવી તારી યોહાને પોતાના શિષ્યોમાંના બેને પાસે બોલાવીને તેઓને પ્રભુની પાસે મોકલીને તેને પૂછાવ્યું કે જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજાની વાત જોઈએ તે માણસોએ તેની પાસે આવીને તેને કહ્યું કે બાપથી સિંહ તારી પાસે અમને એવું પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે તું જ છે કે અમે બીજાની રાહ જોઈએ તેજ જ વખતે તેણે નાના પ્રકારના રોગથી તથા પીળાથી તથા ભૂંડા આત્માઓથી પીડાતા ઘણાઓને સાજા કર્યા અને ઘણા આંધળાઓને દેખતા કર્યા તેણે તેઓને ઉત્તર આપ્યો કે તમે જે જ જોયું એ સાંભળ્યું તે જઈને યો સંભળાવો એટલે આંધળા દેખતા થાય છે લુલા ચાલતા થાય છે રક્તપીતીયાઓને શુદ્ધ કરવામાં આવે છે બહેરા સાંભળતા થાય છે મોયલાઓને ઉઠાળવામાં આવે છે દરિદ્રને સુવાર્થ પ્રગટ કરવામાં આવે છે અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાસે તેને ધન્ય છે યૌહાનના ખેપ્યા ગયા પછી તે લોકને યોહાન સંબંધી પૂછવા લાગ્યો કે તમે રાનમાં શું જોવા ગયા હતા શું પવનથી હાલતા બરૂને પણ તમે શું જોવા ગયા હતા શું ઝીણા કપડાં પહેરેલા માણસને જુઓ જેઓ ભપકાદાર કપડાં પહેરે છે બધા એશ આરામ ભોગવે છે તેઓ તો રાત દરબારમાં હોય છે પણ તમે શું જોવા ગયા હતા શું પ્રબોધકને હું તમને કહું છું કે હા પ્રબોધક કરતા જે ગણો મહાન તેને જેના સંબંધી એમ લખેલું છે જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું કે જે તારી આગળ તારો માર સિદ્ધ કરશે તે એ જ છે હું તમને કહું છું કે સ્ત્રીઓથી જેઓ જન્મ્યા છે તે અમાર કરતા કોઈ મોટો થયો નથી તો આપણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે તેના કરતા મોટો છે એ સાંભળીના સર્વલોક તથા દાણીઓ જેઓમાંથી બાપ્તીસમાં પામ્યા હતા તેઓએ દેવ યથાર્થ છે એમ કબૂલ કર્યું પણ ફરોશીઓ તથા પંડિતો તેનાથી બાપ્તીસમાં પામ્યો નતા માટે તેઓને વાસ્તે દેવનો જે ઇરાદો હતો તેને તેઓએ નિરર્થક કહ્યો આ પેઢીના માણસોને હું શાની ઉપમા આપું તેઓ કોના જેવા છે તેઓ તો છોકરાના જેવા છે કે જેઓ ચૌટામાં બેસીને એકબીજાને હાંક મારતા કહે છે કે અમે તમારી આગળ વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં અમે વિલાપ કર્યો પણ તમે રડ્યા નહીં કેમ કે યોહાન બાપતી રોટલી ખાતો કે દ્રાક્ષરસ પીતો આવ્યો નથી પણ તમે કહો છો કે તેને ભૂત વળગ્યું છે માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છે અને તમે કહો છો કે જુઓ ખાવરો દારૂબાજ માણસ દાણીઓનો તથા પાપીઓનો મિત્ર પણ તું જ્ઞાન પોતાના સર્વ છોકરાથી યથાર્થ મનાય છે કોએક ફરોસીએ પોતાની સાથે જમવા માટે તેને વિનંતી કરી ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠો ત્યારે જુઓ એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી તેણે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠો છે ત્યારે અત્તરની સંગે મરમરની એક બાટલી લાવીને તે તેના પગ પાસે રડતી રડતી પાછળ ઉભી રહી અને પોતાના આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂંછવા લાગી તેના પગને ચૂમ્યા અને તેમને અતર ચોડ્યું તે જોઈને જે ફરોઝસિંહે તેને નોતર્યો હતો તે વિચાર કરવા લાગ્યો કે જો આ માણસ પ્રબોધક હોત તો આ જે સ્ત્રી તેને અડકે છે તે કોણ ને કેવી છે તે જાણત એટલે કે તે પાપી છે ઈસુએ તેને કહ્યું કે સિમોહન મારે તને કંઈ કહેવું છે તેણે તેને કહ્યું કે ઉપદેશક કહે ઈસુએ કહ્યું એક લેણદારને બે દેવાદાર હતા એકને પાંચસો દિનાનું દેવું અને બીજાને પચાસનું હતું જ્યારે તેઓની પાસે વાડી આપવાનું કંઈ ન હતું ત્યારે તેણે બંનેને માફ કર્યું તો તેના પર તેઓ માનો કોણ વિશેષ પ્રેમ રાખશે સીમોને ઉત્તર આપ્યો કે મને લાગે છે કે જેને તેણે વિશેષ માફ કર્યું તેણે કહ્યું તે વાજબી નિર્ણય કર્યો પછી તેણે પેલી સ્ત્રી તરફ મોં ફેરવીને સિમોને કહ્યું કે આ સ્ત્રીને તું જુએ છે હું તારે ઘેર આવ્યો ત્યારે મારા પગ ધોવાને સારું તે મને પાણી આપ્યું નહીં પણ એણે મારા પગ આંસુથી પલાળીને તેમને પોતાના ચોટલાથી લૂંછયા છે તે મને ચુંબન કર્યું નહીં પણ હું અંદર આવ્યો ત્યારથી એ મારા પગને ચુંબન કર્યા કરે છે તે મારે માથે તે છોડ્યું નહીં પણ તેણે મારા પગે અત્તર છોડ્યું છે માટે હું તમને કહું છું કે એના પાપ ઘણા છે તે તેને માફ થયા છે કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો છે જેને થોડો માફ થયું છે તે થોડો પ્રેમ રાખે છે ત્યાર પછી એણે એ સ્ત્રીને કહ્યું કે તારા પાપ માફ થયા છે તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓ વિચાર કરવા લાગ્યા કે કોણ છે કે જે પાપને પણ માફ કરે છે પણ તેણે સ્ત્રીને કહ્યું કે તારા વિશ્વાસ તેને બચાવી છે શાંતિથી જા